ચૌદ બાર ક્યાં સુ નરેશભાઈ ને ત્યાં બોરીવલી સવાર આ તું તાર કરવા રહી જશે એટલે કલમો બનશે તાર ફૂટી જાય છે નવું કલમો છે એ તમે વાંચી ગયો છે પરિણામ છે પરિણામ તો હવે પરિણામ પરિણામો મારું કામ કરે ને આ જે અવાજ નીકળે છે એ અવાજ ભારત પરિણામ છે મૂળ પોતાના સંકેત થયેલો છે અને પછી ધીમે ધીમે સ્વચ્છ થઈ પછી આજ કરેલું પણ એ સ્વભાવ આવે નહી સાધન થઈ આપડે કઈ કરે કઈ શકીએ વાણી વાણી નું સાધન વાણી નો સાધન આપડે શું કરવું એ સાધન કેવાનું કેવું પડે પ્રગટ પાસે જે માગે છે પ્રગટ પાસે પોતે માગે છે પ્રગટ એટલે દાદા ને દાદા ભગવાન દાદા જે સાધન થી પરમા રહેતા એ સાધન થી સમજ સાધન પાણી છે રાતે બમ રહી ગયું ગરમ પાણી સવાર નો કઈ રીતે ગરમ હોય સરસંવેદન પોતે પોતાનું વેદન પોતે પોતાનું વેદન પોતે પોતાના વેદન આ પારસુ વેદન છે શંકા ની લા એ પાલતું વેદન છે હા હા દાદા એ કહ્યું ને સારા માણસ એ દાદા ને બહુ સારો માણસ છે બોલતા આવ્યો ધન્ય મજા મુશ્કેલ દાદા કહે છે કે જયસુખલાલ શેખ આવ્યા આવે કીધું હા સારા માણસ છે મેં કીધું હા દાદા માણસ છે તારે છે માલ માસની સામે વરસાદ માત્ર ની સામે ઝઘડા કરતા પેલા હા પેહલા પેલા પેલા જ આપ અનુભવ માં આવે છે બીજું બીજું કેતા હશે કે સૌરાષ્ટ્ર બીજી વાત ગોંડલ બ્રહ્મચર્ય પાયેલું કેટલા વખત થી પાડો છો પછી શું છે મુખ્યવાનું છે ને મુખ્ય આપણા હાથ ની વાત કરશે દાદા હાથ ની વાત છે ને મુખ્ય જવું છે પણ આપણા હાથ ની વાત નથી આ પાંચ લાઠમાન પાસે બીજું કઈ છે મહાવીએ જવાય ને એમ કે આપડે કોઈ ઉપરી ક્યાં છે ઉપરી કોઈ નથી ઉપરી પાડવા નથી ને ભગવાન ઉપરી વાપ્યો એ તમારા હાથમાં મારા હાથમાં નઈ આ પાયા ત્યારે બધી સુગત છે હવે એક વર્ષ થી પાર મહારાજે કહ્યું હતું મહારાજે કહ્યું હતું મે નહી નહી આ બ્રહ્મચર્ય ભાવ છો તો પેલા સુખ નથી લાગતું હવે શું આ ઉમરે આ ઉમરે શું સુખ લાગે એમ કઈ ઉમર છે માટે તો બાર વાગ્યા નો સુરણા નો બાર વાગ્યા નો સાપ જોયે સરકો જોઈએ હા તો બાર ને નો સાપ હોય તો હાર પાડે બેઠા બોલ હા દાદા એક નહી બેઠા એક નહીં બેઠો કાલે જ્ઞાન લો બરોબર કાલે બેઠવાના જ્ઞાન માં એ નજીક માં બેસારવા ના છે મે નજીક માં બેન જો 5 વાગે જરા સમજાય તે પાને ઘરે ઉજો બરાબર 5 વાગે 6 વાગે 6 વાગે આવતા આવ હા સેવા કરી કે કેટલી જરૂર છે દલિયાપૂર્તિ જય જય સદ મલિયા તો મેરત ના કરી તો હા નીને મનો હર ગતે કે નીને નીને મનો વાણી મનો હર કરે એના સારું વર્તન મનો હર કરશે એમાં કોઈ કોઈ માણસ હજારો દેખા વિનો આપડે એને વિનય જઈને આપણે મન નું હરણ હંમેશા મનો હારે મન નું હરણ કરે એને મનો હર આપડા મન નું હરણ કરી દેવું દોષું ડે છે એને ના મનો હર બીજા બધા વિનાયેલો મને હોય હા કોઈ બધી જગ્યા હોય છે મને બધાટેબલ હોય છે વાણી પાણી આ બધા લોકોને ખુશ થાય અને વર્તનમાં નો નિર્ણય જોયું જૈનો નો વૈષ્ણવ એ તો એવું છે ને જગ્યા અનિનય કરતો છે પણ ઘણો ખરો નિનય હંમેશા માટે જ આપડે ગ્રામેટિક નથી ગ્રામેટિક નહી જોયેલું ઘણું જોયેલું કેવું ગામે ઠીક જોયેલું જેવું છે ને આસપાસ હરીસા જોયું છું બધું એડજસ્ટ થાય છે પાછ એક જગ્યા પણ આસક તો થઈ ગયો કોઈ વસ્તુ એકાંગ થઈ ગયો બધા ના હર કરવું એ તો ફરી સ્ત્રી ને મને હર હોય એટલે મને અહિયાં એટલે આટલું ઘાસ ઘાસ બધા હમ આમાં કોઈ દેનતા કોઈ દે એ ગોળી રાતે ઠીક છે ગોળી ઈચલ ભૂલી પણ આપણ જાણું છે એક આ વસ્તુ સારી નથી ના વસ્તુ ખરાબ છે ડાળો જે અને ડારણ ફરાવ છે નબાઈ રાખો બરાબર ગાળી રાખો નબાઈ નબાઈ રાખો આના મનોહર કે મંહરણ કરે આપણું મન છે એમ સેક્ટર થઈ જાય છે જવાનું કે આપડે ભાઈ અંદર અમે હંમેશા આટલા વર્ષો પાસે છે આટલો ચર્ચા નથી ચર્ચા થાય છે એટલે हो ज्ञान क्रियाकारी क्रियाकारी ज्ञान માત્ર માં બેઠો હતો ને હમણાં જ્યુસ માં એના બીજા દિવસે ચાર કલાક જાગૃતિ રહેલી આપડે જ નહી પણ હાજર રહેલા ચાર કલાક સવારે જે જાગૃતિ આવી જ્ઞાન માં બેઠા પછી બીજે દિવસે ચાર કલાક રહી આવતીકાલ બેસવાનું છું આવતીકાલે આવશે પાછા પણ એવી જાગૃતિ લાંબો વખત રે અત્યારે જાગૃતિ નિરંતરું સોમવારે ભાન શું કેવાય ભાનતા આવ્યા પછી ભાન શું કેવાય ને કઈ ઘટા ગમ પડે નઈ ઘટા ગમ પડે વાત કરી હા બહુ સરકાર તમારા પ્રવસ્તા ઓછી થઈએ મજા ઇન્ટરેસ્ટ લાંબો વખત કેમ કરવું દાદા આ જાગૃતિ લાંબો વખત રહે માટે શું કરવું એમ કેશું તમને પોતાના અનુભવ માં આપડો ભાત્મા હતો બે કલાક સુધી કલાક પછી આપડે એક માત્મા કયા છે તમે <laughs> <laughs> આપડા હાથમાં અને કોઈ રિસાય તમે પાડીશું તો તમે તરસ તમને કેમ લાગે બાકી વાત આવે તમે આ આ નઈ તમે આ નઈ એવું વખત બોલ્યો શું બોલ્યો है और एकदम विज्ञान अमरी समझ ओ है बाकी एकदम विज्ञान से फिर अमरी समझी पूछत बोलव पड़त बनव पड़त मजा કેટલા મહિના દેખાય છે આઠ મહિના છે બધા ફેર ફેર કર્યા પછી નાખો આ વેદ બંધ રાખો હવે બહુ થઈ ગયા આ વેદ શું છે ભાષા શબ્દ શું છે એ સૂક્ષ્મતમ છે ચિંતા જ્ઞાની હોય તો પછી વાત અત્યારે મોડલ જવાના ચાલે વાત મોડેલ નથી આપડે જવા કહે નઈ કરો વા સરસ વાત ના જમાના માં અસરા ક્યાં મુકાવડા હાથમાં લેવા દે નથી અસ્કરા ને હાથમાં લેવા દેવ રાખી ગયું નઈ હોય તો આમ કઈ જાય કે દાદા નું થિંકિંગ મોડન છે દાદાનું જે થિંકિંગ છે એ મોડર્ન છે આ લોકો જે છે બધા જય નો દુઃખ ને બીજા બધા એ તો કે છે કે આજે સરકારી સેવે જે લક્ષડી છે એ જોઈ છે નવી પાઇપ હોય એવું માનવા માં આવતું નથી એટલે આપડે એને કઈક બી આપણે પાણી હોય નઈ પાઇપલાઈન આવી ના હોય પાઇપલાઈન નો ગોળ હોય ના ગટર વાપરો ભાઈ પાણી જો ઓછા થઈ ગયા છે હળવું થઇ ગયા તો હવે એ જે કે માલ કે ઘરે માલ ને ધંધો કરે બિચારા હિમંતુ ફોર્મ દાદા અત્યારે ગમે તારે અને હું મોડન વિચારનો જ હતો પે તો લોકો જૂના વિચાર ને પકડું ખરો જ્યાં સુધી એમાં દહીવત હોય ત્યાં સુધી પણ મને દહીવત ના લાગે તો નવા વિચાર ને પકડવું પડે દહીવત ના વિચારી અમેરિકામાં બહુ દરેક પાછું છે આપડે એવું નથી ના કર્યું કે લોકો ફોટા બોલતા લીધા એવું નહી આગ્રહ હતા ને એમાં એમાં શું હતું બહુ ઠંડી હતી આવું સત્ય તો ક્યાંય જોવામાં કે સાંભળવા માં સત્ય હકીય જાણવા મળી બઉ બહુ શોધ કર્યા પછી પૂજ્ય દાદાજી મળ્યા હા હા હકીકત સાથે એટલે બધા દુકાનો ભરી આવ્યા પછી આ દુકાનો હું જ વિરોધી હતોલાદી માલ નો તો શું આપવાનો તકલા દીધો છે કેનાર પણ ભાઈ અને હોય ને બોલી બધા ને કોઈ કરું આત્મા પેમેન્ટ એ નથી ચેતન બદલાય કરે છે ચેતન બદલાય કરે છે ચેતન બદલાય એમની માન્યતા છે એ તો આ છે આ ખેડૂત કરે એ દલિત ગભાઈ થોડોક કહ્યું આ બંને ના વિચારો સરખા લક્ષતા આવશે અને બંને અંગે છે કે આત્મા સનાતન અને ચોખ્ખો છે ભેવ અંગે હજુ પણ ચોખ્ખો છે સાયન્ટિફિક રીતે શું હું એને પૂછી છે એવું પણ હાથમાં ચોખ્ખોસ છે ચોખ્ખો છે ભાઈ ધીરે ધીરે રૂપાણી નું જયંતિ છું એટલે મારે આ સાથે કામ કર્યું ચોખ્ખો છે સાપેક્ષ સાપેક્ષ સાંખ્ય ની વાત કરે સાંખ્ય માં જે કયો સાંખ્ય સાંખ્ય જેમ જેટલું મનુ એ મનુ સ્વિ લેતી પછી મનુ સ્વિવાય મનુ મનુએ એની પાસે કીધું સાંભળ્યું એ પૂરું સાંભળ્યું ખરું અમારું છે સમજિ મને કેટલું યાદ રહ્યું હતું જેનો હોય થતી હોય તે બધી હું શું કરું એટલું બરાબર આવું મનુસ્મૃતિ વિજ્ઞાની માણસ તો કે આવું ના આવડે કોઈ વિજ્ઞાની મારા ભરેલા રહી છે ને ભરેલા ભર્યું ગયા ભગવાન શંકર ભગવાન શું કે છે કે ને ક્યાગ કેવા કહ્યું નથી તો તું જ્ઞાન ને જાણ એવું કહ્યું મરી જાય મરી જાય છે એને તું જાણ પછી હું તને એમના તું વાત છોડી દે કે તું અખિલ છોડી દે એવું હું કેવા આવું તમને કેવું લાગે બરાબર કર્યું છે ના યોગ્ય છે તેની મદદ થઈ જશે હા આવો આવો દોષ કરવાથી એનું ફળ આવું આવશે એ તું સમજી જાય આકિર્તિ ભોલા છે સરદાય થઈ પડશે એટલે પછી ત્યાં બીજા પૂછાય ના રહી ના જોડી એટલે એવું લખેલું ભગવાન આગમો માં શું લખેલું છે બધું આગમ માં બધા ખોઈ ગયા જ નહીં હવે આગમ હા આગળ નકલો ત્યારે આગમ ક્યાંથી આવેલા બાર દુકા બાર અને પછી મોટા મોટા આધારી આવ્યા હતા લોકો એ ના થાય પોતે જેટલું ખ્યાલ હતું એટલું નથી ચાલુ લખી નાખ્યું કે વાત દાદા ને આગળ તો આપણા બધા લોકો તો મારી વાત ના અંદે ભાવિ ની વાત કેમ ના સમજે બધા જેવું મારવા હિંસા કેવાય નહી મારવા એ અહિંસા કેવાય હિંસા માં આવું ફલ મળે આ હિંસા માં આવું ભણાવર નથી દીકરા કોનું નામ કેવાય કેટતો બેસી ગયું એમનું પુસ્તક વાંચ્યું લોકો એટલે લોકો અંડરલાઈન કરવા માટે એટલે પછી એને બહાર પાડ્યું તમારા પુસ્તક માં કોઈ અંડરલાઈન કરવું નહીં વિચારો ના ભોગી ના દોરતો ને ખાસ આ તમારે મેંરલાઈન નહી કરો તમારા ઓપિનિયન એની ઘરે ઉપરા અંડરલાઈન નહીં કરો મને ના પાડે ના શું કરે કરો અંડરલાઈન નહીં કરે ખબર થાય કે દાદા કોઈ કબેરો નાખતો તે તો જૈન શાસ્ત્રો પણ એમ જ કે છે ને કે ગઈરાજ છોકરા હોય એ મોક્ષ ની વાતે ન કરી શકે એ અધિકારી નથી અને મોક્ષ માં જવાનો એના અધિકાર નથી આ જે સાસુ હોય એ સાસુ થાય તો મત જવાય સાસુ થયા મોક્ષ જઈ શકાય બરોબર છે પણ જાદુ ના કાંડ માં હોવાથી કાંડ ના છે સાધુ ના તો રોજ માર્ગ માં કોઈ નહીં જરાક આપડે આડું વધી દે મફત મળે ને મફત મળે ચીડાઈ જાય વાત વાત બધામાં જો વાપરે ના મા જૈન ધર્મ તો સારો કરતો હતો પણ આ તો લોકો ચાચી વાતના છોડતા નથી આ તો નિરાગી ને કેવો મિરાગીર નિરાગ્રહી સત્યાગ્રહી જે નથી તેનો માલ ને તેના અમે આશીર્વાદ બાકી જાય છે દાદી ને પૂછે હાથ પૂરી બધા મારું મારું કર્યા મારું કે ના મોજેની દુકાન કાટી નાઈ કલાજી તાજી હે આજ રે થોડું ધ્યાન કહી ગયે પણ યાર રિલેશન માંપા ને ને ચેકડે સાઉથ બાર 82 નરત બોડી બોલી આજાજન ટૂબેર ભક્તિ હોય અને એકાત્મ ભાવ હોય આજે શ્રદ્ધાજન કાલે નથી